કારણો થઈ રહ્યા છે એ કારણો કેવી રહ્યું હોય તો શું ત્યાં બધાનું કહો હું આજે અમદાવાદ જવાનો છું અને એનું તમે સેવન કરો છો એટલે તમે જવાના એટલે કારણ કેવડી કહેવાય કેવડી કહેવાય નઈ અત્યારે કેવડી કે ના જો એને સંભણના ન જો કેવી રીતે કારણ કે આખું ટોપી નિત્રા વૈરાજ્ય ક્યારે ટકે વિષયની અંદર વિષય નો વૈરાજ્ય ક્યારે ટકે વિષય નો વિષય નો પ્રકારે જાણી લે વિષયમાં શું હિત થાય છે આપણું અને શું અધિક થાય છે બીજું તપાસ કરે એ બી વિષય એ પ્રશ્ન બીજે ભલે સુખ લાગે છે ને પ્રશ્નો છે પણ આખી બધા એવો નથી એક તો આ મોટા મોટું કારણ કે ભોગવાન તો અને કહેવાય છે એક છે ને બીજ એનું રૂપ રંગ વાંકીને કબૂલ કરે આમ ભાગ્ય એનું નામ વિષય કહેવાય અને આ તો કુદરતી છે આ કુદરતી નથી એટલે કુદરતી છે એનું કુદરત શું કેવા માંગે છે એક બે પ્રજા થાય ભાવના હોય એક પ્રજાનો ભાવ હોય બધીઓ સહમત હોય છે નહી તો શોખ જ કેમ કે અમે પુસ્તકો લખ્યું છે વિષય નું મોટું પુસ્તક લખ્યું અશોક નું એમાં વિષય વાપરે તો એને વિષય રહે નહીં હું કોને અહીં કર્મજી છે સુખી લાખો જીવો અને મનુષ્ય વિંદા જીવો પછી બીજા જ વીદા નહીં હવે આ સાંભળ્યું નથી ત્યાં સુધી લોકોને ખબર નથી વિષય સંબંધી આખા હિન્દુસ્તાનમાં એક પણ પુસ્તક એવું નથી મુક્ત કર્યા હોય એટલા માટે પહેલું પુસ્તક રહે હવે આપનો વાંધો નથી આપડે બરોબર પુસ્તક ના મળ્યું તો લઈ જજો નાની ચોકડીઓ છે ઋષિ છે તમારી શું ઈચ્છા છે તે દેવી કેતા દેવી જેવી જ હોય કકરાટ ના કરે આપડે આપડે બધા અકાય ગયા હોય તો કકરાટ ના ટોટા ઠંધા પાડે તમારા જેવા મોટા માણસ કરતી અમારી જોગ્ન કરો છો આખી બીજી તમારી સેવા કરવા માટે આપડે બંને સહમતી રીતે જીવીએ એના માટે છે બીજી કઈ ઈચ્છા એક પુત્ર અને એક પુત્રી નું ધ્યાન એટલે ઋષિ મુનિચે તમે બે સમજ આ જ નહીં પાછો તો આવું ના હોય પાછું કોર્ટ માં પશુ પક્ષીઓ તો બઉ સંયમી હોય છે હા સંયમ નહી એમને જાગે છે એમને એવું હોય ને પછી ગમે જ નઈ એમ નઈ એટલે બહુ છે કે માણસ વિષય નો બહુ પક્ષપાતર હતો ને મારે પછી બીજું એક ઉઘાડો શબ્દ કેવો પડ્યો તમે બધા ગમે તો કહી દો ઉઘાડો શબ્દ કેવો પડ્યો વિષય નો બહુ આશ્રય હતો એટલે મેં બધા પુરાવા ને તો બધા પુરાવા ને વાંટતો નતો પછી મારે કેવું વધારે શું કેવું કહું બધા પછી જોઈએ મને ના દેખાય તું જો સવાર છે કે વોટ ઇઝ કરેક્ટ છે મારે કેવું પડતું કરીએ કરવું પડે નિવેડોદ આવવો જ પડે એમાં કઈ છે નહી તત્વ અને ઘરે તો તત્વ સાચવી પણ હેઠળ થાય કડક થાય ને હવે નબળા પાંચ ઇન્દ્રિયો સરમત હોય છે પાંચ ઇન્દ્રિયો સરમત હોય ત્યારે બીજું શું વિષયમાં બીજું શુભ દુખસાઈ છે આ વિષય છે અને પછી આટલી મૂકી રાખશે તો એમ નાખે કે બનાવી શકો તમે મને સુગા બનાવી દો મારે ખાઈ જાવ એવું ના શું કહ્યું કારણ કેન્ટ્રાક્ટ છે આ જીવો જેટલું કોન્ટ્રાક્ટ નથી નહીં કોન્ટ્રાક્ટ નથી આ તો કોન્ટ્રાક્ટ છે એટલે મુશ્કેલી છે આથા પણ સંસાર વ્યુર છે કારણ કે નવું ભથામણ ના થાય એવી રીતે મારા ફીલ છે એ અમારે ઘણો ખરો સારો છે દીધો છે પણ મોટો આઠ યા પાંચ નો જે છે એમની સંપૂર્ણ સુધારા શરૂ થશે જો જે વાંચી ને મનમાં એમ ચિત વૈયાગ નહીં વૈરાગ એમ આવે સાર લેવા દેવ જે કઈ વસ્તુ બોલે તમને બધામાં સાર લાગે કર્મગ્રંથ કર્મગ્રંથ કર્મગ્રંથ કર્મગ્રંથ તે શું કહેવામાં આવે કર્મગ્રંથ નથી વાંચ્યા તમે અનાજ કરીને ધંધા કરેલા બહુ બધા કરી જીવડા પડેલા જીવડા પડે એ તો રાત માં જીવડા ના પડે બરાબર સારો સારો અને લૂંટાય તો મોટા જ છે ત્યાં લૂંટાય તો ના લૂંટાય મુસાફર છે મુસાફર કે છે મુસાફર મુસાફરી ગયા ગયા કે સમજ આવે ક્યારે નામ <laughs> થાય <laughs> <laughs> કેટલાક પેલું ઉત્તમ હોય ચાવી આપે બને ચાવી આપે લાભ થાય તો બંને લાભ થાય તો ચિંતન થતી નથી ને ચિંતન આ લગતો છે ને કેટલી જગ્યા સપના આવતા રેડ પડ કેવાય હું બે ચાર જગ્યા ગયો એની વિધિ કરેડ પડે નહિ મારતો આ લગતો એવો પેલા રસ્તા રેડ પડતો ભાઈ ત્યાં ખાલી કર્યું દોઢ કરોડ રૂપિયા હતા તો એ રેડ ની ચિંતા આપી તને લઈ પડે લઈ જાવ આપડે જોતા રહીએ ને લઈ લાલુ થાય હોય એનો આત્મા એમાં જ રોકાયેલો હોય એ વખતે ઈશ્વર નું ધ્યાન પણ ન થાય તો પછી આવા કષ્ટ થતું હોય ને બઉ થતું હોય બે પગાર પડી ના થાય ને બે પગ પડી ગયા પડ્યા છે અડતાલીફ નું છે લોકડા એટલા માટે શાસ્ત્ર એક ઉપાય બતાવ્યો એ દરેક માણસ ને શું ખબર પડે પચીસ વર્ષો એને આમાં આમાં પચાસ બાળક દબાઈ રહી શું કે છે પચી વર્ષ પછી માં નો હોય તો છેલ્લા પચીસ વર્ષે એને આ કરવું પડશે જો તો લાગે પડે વા આવે પણ બોલોજી મને પૂછે છે ને જેમ છે દાદાજી નાની બેબી છે પરિણા પણ એન્ટ્રી નાની રહી ગઈ છે બાપા અત્યારે અત્યારે ના કરશે તમે નૌકા બોલો અને આ બેદી ની પાછી દો કલાક નવ કલાક કલાક લોકો બેક છે સમજ ને આ સમજે ને કોથળો દુઃખી ચાલો પેલા બાજુ માં તુરકી આવે મેને શું નથી ગણતા આપડો રિવાજ છે શું રિવાજ છે આવી જવાનું તું લઈ જવાનું જેવો આવ્યો એવું આવ્યો બીજી કોઈ મૂડી નથી લાવ્યો પણ અહીં તો દેહે જ પૂરી દેવાનું માણસ મુશ્કેલી મરે આમ ને હરી ફરી માણસ અવસારી શીખવાની પડતું લોકોને સારું લાગે કેવું પડે કે હાલ જે લોકો दर्म करो, दर्म करो, एक कहा, आज घरी आओ, था तो तो थी, मूंझण रही आप मूंझे हाँ पेली घड़ी आधु शू करव पड़े रो ना भोली हड़गे रो आरग ना त्या तेज तरी वो, वो સરકારી થઈ જ ના તમે કાલે કરી આપીશ આવશે ના આવશે તમારો ના આવશે જબરજસ્તી વધી લોકો બે રકમ એકસુ બે રકમ નો ગુણાકાર કરી રકમો લખી લાવો તો એક ગપ ગુણ્યા ગપ એકસુ લખી ચાલે તો બાર નવા સિવાય બાર નવા બાર બાર હોલ્ડ નવા સિવાલો એ કઈ બીજું ના આવડે તો એક ગુણ્યા એક સૂચવાડી ચાલે ગપચું ચાલે ચાલે ગપ્પે ગપચું વાર્ષિક ચાલુ છે આમ ચાલતું છે વાર્ષિક કશું જોયેલું તમે કાર્ય તમે વાસ્તવિકતા દેખાડી લાખો અવસારે ના થાય એવી વાત લાખો કર્યો એ વાત કરી ધર્મ કર્યો હોય તો માણસ માં આવે તો એ પછી દાદા માટે બાબત થવું પડે એમાં કી આબરું રહી જતી ગત દાદા કેવા ત્યા દરબાબા કેવાય માટે શું રહ્યા માટે પોતાના દેશમાં ઈચ્છા આવ્યો અમે કહીએ કે અમે આપણા દેશમાં ઈચ્છતા રહ્યા બધા સ્વદેશ માં એથી તૈયારી કરી નઈ ચેતું પડશે અને આ વાત ભરવાની જ ના હોય કોઈ કાળમાં એ વાત લાચીક ની વાત કોણ કરે છે ખરાબ લોતા બે ત્રણ કેટલાક ડે થઈ જાય ની ત્રણે ઘોઘળું મર ગયો મળી શકાય છે તો બીજી કેટલી વસ્તુ વિચારી આવે ને આ બે કલાક નો તો બે બે વખત નું કોપી દઉં આ બધા જો આ બધું ઘડી કરું મારી અમારે છોડાય નઈ એટલે તમે બધા છોડી શકો અમારે છોડાય નઈ અમારે ખરી પડવું પડે ખરી જાય તારે લખો ના કહે આ કપડા છે ત્યાગ અહંકારી ગુણ છે શું છે શું છે રક્ત હોવું જોઈએ રક્ત વર્તે પણ હું કહો તો બઉ સુંદર રીતે ગયો વિચારો નાખ્યું મોટું લાગે મોક્ષ મળી શકે એવું સંત ની વાત કરું આશીર્વાદ સંત ના આશીર્વાદ થી કદી મોક્ષ મળી શકે ખરો સંત નું ગમે તે સારું વર્તન હોય તો પણ લેનારું લેનારું લેનારું કોઈ પણ જાતનું એવું વર્તન હોય તો પણ સંતના આશીર્વાદ થી મોક્ષ મળી શકે ખરો જેનો મોક્ષ થયેલો હોય તેના આશીર્વાદ થાય જેનો મો પૂછે આપનો સાહેબ મોક્ષ થઈ ગયેલો છે બાકી સંતના આશીર્વાદ થી કેટલું વડે ના સંત ક્યાં સુધી હોય સંત કોને કહેવાય એ આપડે લાગે ના સંત એટલે પારકા ના માટે જીએ એમ નામ સંત માટે જીવતા ના બધા માને ખાઈ જાય છે ને આ ઝાડો તો પ્રત્યે અત્યારે આપે આપે લાખ રૂપુ એવું આપડે જેમ કંટ્રોલ ના ભાવ હોય ને એની કઈ કરાયેલું પડે બગીચા મળે નહીં પછી સંકાર હોય કારણ કે અહંકાર ના હોય પણ તેનો ધંધે પોતાના માટે જીતા ના હોય પારકા ભેગા થયા સંત ભેગા થયેલા પણ એવા સંત હોય તો પણ મોક્ષ આપી શકે ખરા મુક્ત એમનો થયું નથી મોક્ષ ની વાત એમ નથી કરાય નહી શબ્દ બંધન પામેલો માણસ બીજા ને કેમ બધી જોડાય છે દરેક ને બધા હોય બધા બંધાયેલા હોય હમાવી જોડાય છે ખરા મઈ એવી નથી કે જબરજસ્ત નહીં ભેડ તો છે બધેલો સંપૂર્ણ પ્રકારે આપવા આ બધા ભંધા હોય એમનો કોઈ મોટો માસ હોય કઈ રીતે મજબૂત પંચાવન કિલો નો આપણને જોડાય જ નહીં કે એને પણ આપણને મજા બધું એ છૂટો ભાઈ ખર્ચો હોય તો આપણે પચીસ કિલો ભાઈ તો પણ છૂટો ખર્ચો જોયા તમને કેમ એ ભગવાન માહિર આવે તો પૂછીએ પૂછે સાહેબ મારી શું દશા છે અત્યારે ભૂલીય નહિ પણ તમે જીતેન્દ્રિય બધી ઇન્દ્રિયો જીતી ગયા હતા બધી તમે નાકા માનતા હતા તમે જયારે મને જ્ઞે જ્ઞાણો ત્યારે જીતે થઈ ગયા ભાઈ ને બીજા ગુઠાણ જીતમો જીન થયું શું થયું જીત મોદી રહેવાનું આ ગુઠાણ તો થયા સુધી થાય ત્યાં સુધી સારી વાત છે અનંતે મફત માં પટેક પટેક કરવાનું છે મોડા નું દિવેલ થાય ને એ દાડો ને મોડા પર દિવેલ ભરી વધે ના ખાત નહીં પણ અમારે અમારા જે ગુરુ છે ને બહુ અપમાર છે એનું એ ગુરુ નું અને બીજો ચીજે પદરતા હોય વ્યામ તો દિયલ ભરી ભરી અને આપડા મહાત્મા અને જેનામાં નિર્ભયતા આવી ગઈ છે જે લોકો વિતરાગતા વિતરાગતા ની આરાધના કરે છે શું કરે છે જે રાકેશ ની આરાધના કરતા તેની આરાધના ચિંતા ક્યારેય પણ થતી નથી સંસાર ની ઉપાધિ નથી તમારે કોઈ સંસાર ની ઉપાધિ કહેલી છે કે ઉપાધી હશે તો નહી આવ્યા ઉપાધિ કેવાય હશે એક તાકે કા કાળે પાકો અમે નથી જ્ઞાની પૂરતી તારા ખુલાસા પણ દાદા ભગવાન જઈને સગત કેવું કર કૃપા ઉઠી જાય છે ભગવાન ની કૃપામાં શું થયું માટે જો આજ્ઞામાં રહ્યો આજ્ઞા આપીને આજ્ઞામાં રહ્યો ભગવાન જ થઈ ગયો ભગવાન મારી પાંચ આજ્ઞા આપી શા માટે આ કર્યું અને સત્સંગમાં સત્સંગ પૂર્ણ કરી બને નહીં રાત બને તો ઉઠાઈ જાવ તો ગઈ જુદી કાગળ ના લખીએ કાલે આવજો કઈ ક્યાં અહીં તો વિતરું પાણી લાવો એ લાવો ચા ભાઈ ચા પાક ના ગયા અને જંગલ માં બધા ભટકતા પાણી ખબર ચાલો પાછું મનમાં ભાઈ ને અત્યારે મને મને કે દાદા શો છો તો પછી મારી નબળી ઉભાઈ થાય ક્યાં નબળી ઉગાઈ થાય કદાચ બોલ્યો ક્યારે સગડે મારે બધું કપાયદાર બોલો ખબર પડે નવે તો કેમ છે પણ ધર્મ હોવ ગયું છે મુક્તિ એ અધિકાર ને કરતા હિન્દુસ્તાન ધર્મ હોય કર્યો એક વાર તો ઉજવધર્મ ય એતિ એથી વિચારવાનું ભગવાન મંત્રી જશે મન રસ કરવું જોઈએ કરોડ હે ના મળે વસ્તુ અહિયાં પ્રાપ્ત થાય છે કરોડ હારે ના મળે મનમાં પછી બી એક મન વચ્ચી જોડે છે બધી બહુ ચીજો આપવામાં આવે જગત ધર્મ ધર્મ ચાલ્યો છે ધર્મ શું રહસ્ય છે જાણી નો ધર્મ તો બધા સંતોષે છે ધર્મ તો આખો દળ ધર્મ ને ધર્મ તો આ જગત ના આખા તમામ શિક્ષકો નો સાર ધર્મ પ્રાપ્ત થાય ને ધર્મ બ ટકા થાય ત્યારે ધર્મ નો નીકળવાનું શરૂ થાય અને ઓક મારું થાય જ્ઞાનાર્થ નીકળવાનું થાય તો એ જ્ઞાનાર્થ અનંત પામ્યો નથી મનમાં માની ગયો એનો ભોલ ગણ્યો નથી કે આ પહોંચવાનું તમારે જાણતો નથી જોઈ રીતું કર મારાથી નબળાઈ ગભરાતા શું વધુ મારું સંપૂર્ણ માર વાત થાય ત્યારે ભગવાન પણ વધ થઈ જાય થાય વાતો કરો બીજી આપડે મેં વાત કરી અમારે જેવું અમારી પરત છે તમે કયું નથી કહીએ છીએ બેન ને જો ઠીક લાગે માનવા આવે વિશ્લેષણ કરો તો થાય બોલવું ભાઈ તો વકીલો બોલતા બોલે છે બોલે છે એ માણસ તે રિઝાઇન બોલતા નથી આ અને એક વાક્ય બોલવું હોય કોર્ટ ની અંદર તમે તો ખોટું પણ એક વાક્ય બોલવું હોય તો રિઝાઈન બોલવું છે